અંતર આત્મા શું કોઈ ચોરી કરતો હોય તો એને અંતર આત્મા એટલે અંતર આત્મા એટલે શું અંતર એમ કે ચોરી કરવી સારી નહીં તો એ અંતર આત્મા કેવાય શું થાય રહી અંતર આત્મા એટલે શું અંતરાત્મા આપણે જ્ઞાન આપીએ ને એટલે શુદ્ધાત્મા એટલે પરમાત્મા થાય નહી શું પણ અંતરાત્માત્મા એટલે શું બે કામ કરવાનું સંસાર નો નિવેડો લાવવાનો મોક પ્રાપ્ત કરવાનો એટલે ફાયદો નિકાલ કરવાના અને શુદ્ધાત્મા ધ્યાન કર્યા કરવાનું બે કામ કરતા હોય અંતરાત્મા ફાયદો નિકાલ થઈ રહ્યો એટલે કરવા વિચાર કરતા હોઈએ ત્યારે અવાજ આવે કે આ ખોટું છે આ કરવા જેવું નથી તો એ અવાજ શું કે કોઈ દિવસ આપડે ખોટું કામ કરવા જતા હોઈએ અને અવાજ આવે કે આ કામ કરવા જેવું નથી તે અવાજ શેનો આવે